વ્યવસ્થિત કરશે પાછળ આવશે તે વ્યવસ્થિત આપશે આ લઈ લેશે એમ કઈ વ્યવસ્થિત આપેલી છે વ્યવસ્થિત બધી રીતે આપે છે અને લઈએ લે હિસાબ ચૂકે વ્યવસ્થિત પોતાને ઘણું નહીં આપવાનું તમારા હિસાબ જ ચૂકે છે જે કર્મ છે બે પગ પડી જવાથી ચાર પગ હોય તો પડી ના જવાય અને પૂછડું બધા અનુકસર હા તું આજ્ઞા આપું છું કુટુંબ પરિવાર છે કુટુંબ પરિવાર છે હા કેટલાક છે હો બસો છે કેટલાક છે ન એ તો બઉ ચીકણા પણ આવો કે છે એ બધા કે બધા એવો રોડ ને ખરાબ એમની અંદર કોઈ કશું બોલે જ નઈ ને ત્યારને એમ તો આપડી બસ દ્રષ્ટિ ના થાય આવો ચા પીવો કેટલા કે છે આખી દુનિયા હવે ત્યારે છે એમાં કેટલા બધા નઈ ને એમાં કેટલા પાન દસ હજાર પચીસ હાજર માણસ બઉ ના ભાઈ ને બઉ મોટો વેપારી હચાસ આટલા લીધે આપણે ચોખ્ખું દેખાઈ દેવો પડે ને પણ આ બધા ઋણા શું કહેશું આગળ તમે ઋણાન મોટો ભાગ નહીં આપણને એટલે એને ફાઇલ કેવાની શું કહેવાનું આ થાય એની મા બાપ થ્રી ફોર છોકરા ફાઈવ સિક્સ બધું આ બધી ફાઈલ નામ સમજી જવાનું સમજવા કહ્યું હોય કે ભાઈ એના સેક્રેટરીને કે આ બધી ફાઇલો આપડી છે ઇન્કમટેક્સ ની એ બધી ફાઇલો છે તે નિકાલ કરી નાખો કે કોઈ ની ચા રહી અને કોઈની જો ઉગ્ર ગુસ્ત રહી પી દેવાનું શું કહે છે એટલે તે હા કરી નાખે કરી નાખે પણ એવું આ તમને હું કઉ છું કે આ ફાઇલો તમારે સંભાવ નિકાલ કરી નાખવાનો કેવું સંભાવે નિકાલ એક શબ્દ સવારે બોલવાનો દાદા ની આગ ના સંભાવે નિકાલ આ દુકાન કાંઈ નાખ નિકાલ તો કરવો પડે ના ખબર પડે શું કે છે આ દુકાન માળી આવે કાહી નાખ્યું હોય તો નિકાલ તો ખબર પડે કોઈ વચ્ચે પણ મૂકી દેવું પડે માગતા હોય આપણે તે ના આવે ને અડધા અડધા પણ હું ઘેલ અને કોક કોઈ માગતા હોય તેને પૂરા આપવા રાતે બે વાગે એટલે ઉકેલ લઈને ફોન હવે શું લઈને ફોન ફાઇલો સંભાવે નિકાલ કરવો એ જ ફાઈલો છે એના સમભાવે નિકાલ કરવો અત્યારે મનમાં ફાવ પેલો ગુસ્સે થતો આપડે ગુસ્સે થઈ પેલો પેલો ખુશમાં તો આપડે ખુશમાં બનીએ એવું નઈ સંભાવે નિકાલ કરવો એ તો અત્યારે યાદ રહેશે અને પેલું આપડી માલ લખેલી ખબર પડશે એનો દાખલો આપું ઓફિસ માં જતા હો તમે તો તમે તારી વાઇફ ને કહો કે ભાઈ જમવાનું મૂકી દો મારું એટલે એક એક પાંચ મિનિટ લઈને આવો અને પછી તમે પાંચ મિનિટ ગયા ત્યારે પોતે કઢી ઉતારતા હોય તે વણસી જસી ગયા ઓવર ટર્ન થઈ ગઈ ઊંધી થઈ ગઈ એ તમને કહ્યું જ્ઞાન આપણું હાજર થઈ જાય મગજ તો બહુ ખરાબ થઈ ગયા જ્ઞાન નું ફળ તો આવે ને જ્ઞાન નું ફળ તો આડા આવે કે જ્ઞાન નું ફળ કરતા આવે ને એટલે આપણે પછી ફરી આ વ્યવસ્થિત કહ્યું આપણે હવે બીજું શું કરવાનું જમવાનું શું કરવાનું હવે ફાઇલ નંબર ટુ એમની પર આવે શું કરવું જોઈએ સંભાવ નિકાલ કરવાનો ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો આપડે એક ભાખડી તૈયાર છે કરી નથી ભાતી કરવા છે માટે ભાખરી નાકડા છે એટલા ભાઈ સમટાય ને ભાઈઓ નિકાલ કરવાનો ફાઇલ નો સંભાળ નિકાલ કરવા બીજો દાખલો આપ્યો આપડે હંમેશા જે વચ્ચે આપડે સંભાળ નિકાલ કરી નાખતો પેલા તો આપડે કે તમને નથી એવું કે આપડે શું રહ્યું પછી દુનિયા આવી શું મીઠાઈ જમવાની ત્યાં આવી પડી રહ્યા છે શું તો કાયમ ન હોય આવું શું ગરીબો જતું જ નથી તમારી જતી વસ્તી અને એવી તમારી તમને આવી જ વાપર મારી આજ્ઞા રહેશે સમાતી રહેશે ના રેવું તમારી મરજી હવે બીજો દાખલો આપું છું એટલે તમે બેઠા બેઠા શું સમજી જાઓ કે વાંદરા વાંધા છોકે છે શું સમજી જાઓ ન બોલે <coughs> <coughs> <coughs> <coughs> વ્યવસ્થિત છે વ્યવસ્થિત નથી પણ ઠોક છે એટલે આપડે શું સમજવું એને ના કોઈ ફાઈલ આવી સમજવું શું બેઠા શું તમે જો બધા પડ્યા બેઠા બેઠા બાય નું ગાડી દુકાન કરતો હોય ચાલ્યો તે આવ્યો હોય એટલે તારે શું છે કોથરા આપ્યા છે મેહતાજી પૈસા નથી હાલતા કેતાજી પછી કેમ નથી હાલતા તા એક કોથળે એસી રૂપિયા ભાવ વધારે લખી લાવ્યો બસો ચાળીસ રૂપિયા ઝઘડો છે કે પૂછે કેમ આવું આપણે ચાલીસ બધા પચાસ ઓર રૂપિયા આપવા પડે ના માન્યું તો એકસો વીસ આપીને ઊંચા મૂકીને ઊંચું મૂકી દેવાનું કે સમજવે અને પછી જાય સિલેમાન તો આપડે પૂછવાનું સિલેમાન કોઈ દુઃખ નહીં હોય ને ફાઇલ નો તો ભાવ નિકાલ થઈ ગયો ને ત્યાં આગળ સાહેબ મારા ખાધો સાહેબ તે ભાવ વધારે ખેડૂતો એક પૈસો પણ નહિ હાલ કે સાહેબ એક પૈસો પણ ઓછો લેનાર નથી હું તો દલીઓ છું કેસે તું મને ઓળખતો નથી કોંગ્રેસના બહુ મોટા માણસ છો કોંગ્રેસ મોટા માણસ હોય છે નહીં હોય કોંગ્રેસ ના મોટા એ ડબડા તમે કોંગ્રેસ ના મોટા માણસ છો આમ તો ડબડા મળે પણ ગોઠ્યું નહી દલીઓ એટલે પેલા સાહેબે જોયું કે નીચે ફેંકી તિરસ્કાર થી એટલે અડસે નઈ જતો રહેશે એટલે સાહેબે ફેંક્યા પડે તો લઈ લીધા હું તુરે પૂરા ચાલવા મળે હુકમ આવ્યા ત્યારે હું તને જોઈ લઈશ મેં બી એકલું એટલે હું સાહેબ પુરા પૈસા ઉપરથી રે વ્યારથી ઉભું રહ્યું છે માટે વ્ય ના વધે એ જોજો એટલે સંભાવ નિકાલ કરી નાખવાનો ઊંધું થતું ચોટી પડે તો એ પડે ને ઊંકી ઊંચો કેસ મૂકી દે બાજવાની સમજ પડી ને નિકાલ કરે થઈ ગયું હવે છે હવે ભરત નામ થી બેંક ખાતે છે કે સુધાર્થ નામ બેંક ભરત નામ નું સુધાર્થ નામ તો જે થઈ ગયું થઈ ગયું કયું હવે આપણે સુધાર્થમાં નો ચોપડો પહોંચવાનો એ ચોપડે ખોઈટ ના થાય જોવાનું શુદ્ધાર્થના ચોપડે શું ધમે કરીશું જેટલી તમે આજ્ઞા પાડશો એટલી ત્યાં અંદર ચોપડી જેટલી તમે આજ્ઞા પાડશો ને એટલી વાત કરશે બીજું દર્શન કરવા આવશો સ્વન કરવા આવશો એ બધું જ જમે થશે બીજું સત્યનારાયણ સંઘના દાદાના પુસ્તકો છે બધા છપાય છે એ બધા તમે જેમાં વાંચ્યો એ પણ જમે થશે બરોબર ને દાદા નામથી સત્સંગ કરશો અહીં બધે સત્સંગ ના લોસ એન્જલ્સ માં સત્સંગ મોટો ચાલ્યા કરે છે દાદા નામથી ગોઠવો તો સુધાર્થ ના આપડે ગમે થાય એવું કઈ કરજો આ પાંચ આગ્રા પૂરી થઈ ગઈ હવે કશું રહ્યું પાંચ આજ્ઞા પૂરી થઈ આઘરી છે ખાતરી કરી આપી સમજ ને હા તમે ખરેખર ભરત ખરેખર ભરત છો કે સુધાર્થ માં અને તું ખરેખર લખ્યું છે ભરત આપડે વ્યવહાર ચલાવ જે ખરેખર કેતા હતા ને તે ઈગોઈ જમ હતું શું શું હતું ઈગોઈજ હવે ખરેખર નથી કેતા ઈઘોજમ ગયું મમતા આજ અહંકાર લક્ષ્મીચંદ નામ ખરેખર હું લક્ષ્મીચંદ છું ત્યાં જે હતું તે ખરેખર આવ્યો એટલે અહંકાર ત્યાં ગયો નહીં અહંકાર અહંકાર કોને કહેવાય જ્યાં નથી પોતે તો આરોપ કર્યો અહંકાર અહંકાર મમતા દેવ ગયું એટલે અંદર જગ્યા પડી તે જગ્યા એ વેક્યુમ રહી તો પણ બેસે પોતાનું સ્વરૂપ શુદ્ધ ગ્રહણ થઈ ગયું પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા ગ્રહણ થઈ ગયું અને આમ ગાર ત્યાગ થઈ ગયો એટલે ગ્રહણ ત્યાગમાં કુડા કડા કુટું રહે નહીં તમારે કશું ત્યાગ કરવાનું ગ્રહણ કરવા નિકાલ કરવાનું રિલેટી અને રિયલ વેપારથી નાતા દેવાનું નાયક સ્વભાવ અને વ્યવસ્થિત તમારે વ્યવસ્થિત કાળથી સમજી જશે તમને આજથી સમજે અને ફાઇલ નો સંભાવે નિકાલ કરવાની રહ્યું તમને પ્રતિથી બેસી ગઈ ક્ષાયક સંકેત કાયમ ની નિરંતર પ્રતિ આ કૃષ્ણ ભગવાન નિરંતર પ્રતિથી બેઠી ત્યારે ભગવાન એ ક્ષાયક સંકેત તમને થયું આજે શું કહ્યું પણ કૃષ્ણ ભગવાન જોડે તમે ના ગણો કારણ કે વાસુદેવ નારાયણ થયેલા તમને તો હજુ અને કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ થયું છે જ્ઞાન એનું પણ આટલું જ હતું સંગીત પણ આખે જેટલું દેવગણ જ્ઞાન સાહિક સંગીત એટલે શું બે અવતારમાં મો નિરંતરું સ્વરૂપ છે અને એજ ભગવાન છે એટલે આજે બહિ મુખી એ મુઢાત્મા દશાતી બહિર્મુખી દશા આ મૂઢાત્મા દશા હતી આ છૂટી ગઈ ભૌતિકમાં સુખ છે અહંકાર મમતા હતું એ બધું છૂટી ગયું શું થયું અને હવે અંતરમાં સુખ છે આત્મામાં સુખ છે સનાતન સુખ એ માન્યતા થઈ બિલીપ થઈ એટલે અંતરાત્મા થયા હવે શું થયું અંતરાત્મા કેમ તાકી ઇન્ટ્રી ઇન્ગમેન્ટ થઈ ઇન્ટ્રી ઇન્ગમેન્ટ સાથે ફૂલ ગવર્મેન્ટ કેમ નહીં ત્યાં કાજુ ફાઇલો નિકાલશે એટલે ઇન્ટ્રી ગવર્મેન્ટને રહેવું પડે છે ત્યાંથી ફાઇલો નિકાલ થયા યાર બધા આખી જિંદગી ફાઇલો નિકાલ કર્યા કરશે સારું રહ્યા ને ક્યાં બોલતા ને લક્ષ્મીભાઈ ફાઇલો નિકાલ થયા યાર બધા એ ફાઇલો નિકાલ કરવાનો એટલે આપણે એન્ટ્રી ગવર્મેન્ટનો અને ફાઇલના નિકાલ પૂરા થઈ જશે એટલે ફૂલ ગવર્મેન્ટનો કરવાલો ઓછી થાય જેમ ફાઈલો ઓછી થાય વધારે સુખ રે એમ ફાઈલો જેમ ઓછી થાય જેમ ફાયલો ઓછી થતી વધતું જાય નવું પાણી આવવાનું નહીં અને જૂનું પાણી ચોકીમાં ખરાબ થવાનું નવું આવક બંધ થઈ નઈ કર્મ બધા તો અટકી ગયો હવે નવા કર્મ બંધા જ અટકી ગયો શું થયું પડી ને હા ન કર્મ બંધાય નહીં આજ્ઞા કરતા થાય તો કર્મ બંધાય ને તમને બધા સમજાય છે હા ભગવાને આ ધ્યાન મળ્યા પછી શું કર્યું આવું જ્ઞાન મળે તો જ્ઞાની પાસે જ પડી રહેજો બધા મોક્ષ થઈ જાય જ્ઞાની પાસે એમનો એમની જોડે સત્સંગ ને એમનું વાતાવરણ આખો ધારો આનંદ જ હોય શું હોય એ વાતાવરણ આનંદ વાળું તો આ હોય નહિ અને ભગવાન ના નિધિ થાય મુખાર જોજો કરીએ ની તમારે કોઈથી પહી રહ્યા નહીં કારણ કે તમે પહી રહો તો તમારી ફાઇલો ઉભો આગો કરે પરંતુ યાદ છે કે કેસે લડા લઈ જાય તમારે ફાઈલો સમજ અને પહેલા તો ગેરજીન કહ્યા રહે કે ભાઈ આ છોકરો મોટો છે હું મને આ બાર પરિણામ કરી દઉં તારે છું કે પાંચ વાર પછી અમને અત્યારે એવું કશું થયા નહીં ડોલર ડોલર ડોલર ડોલર ની કક્ષી આપો તારો એટલે આ ફાઇલો સંભાવ નિકાલ કરે જોડેવા એવું નથી જોરું ના જોઈએ સબસ્ટ જોઈએ સબસ્ટિટ્યુટ આપવું અવશ્ય કરવા જેવું એટલું આપું છું રાત્રે ગમે ત્યાં સુઈ જાવ નવું દસ અગિયાર વાગે પણ મીઠી અને દાદા દેખાવા બીજે દેખાય અને હું ધીમે સુધાર્થમાં સુધાર્થમાં આપડે ફોન સ્વાંભળે એટલું જ બોલવાનું બીજા કોઈ હેકત ના થાય એવી રીતે એવું બોલતા બોલતા સુઈ જવાનું ખબર ને આ દાદા દેખાતા જાય મેં જાગતા જ ઊંઘી જવાનું આ આપણે દાદા દેખાતા હોય હું સુધાર્થ બોલતા હોય મેં જ ઊંઘાઇ જાય એટલે એક માસ એવો ઊંઘ મને કહે છે તરત જંગળા માં એટલે મેં ચૂંટણી ખાઇ ખાઈ જાગ્યો આપડે આમ ઊંઘી ગયા બીજી રીતે વૃત્તિ ઉંઘી ગઈ પણ અંતર જાગૃતિ છે શું ક્યાં સુધી આવ્યું પેલું બુદ્ધિ ડાખો કરશે બુદ્ધિ એમાં ડાખો કરશે એટલે દહીનો દાખલો બુદ્ધિ કઈ દખો કરે પછી દાદા કરે બુદ્ધિ અરે ચિકન બનાવો હતો તે માટે દહીં તો પેલું કરવું પડે ને તે બે બે પણ દૂધ લાયેલો પણ એના ઓળખાવાળા ભૈયા ને તે લાવ્યો તું મને દહીં આ સરસ બને એટલે ભાઈએ એકદમ ગરમ કરી અને સરસ દહી મંગાવી હલાવીને પછી આપ્યું આવતા થયા છે આવું કરવું તો પડશે નઈ મૂકી દે થાય એવું પાછું અક્કલવાર હતો ને તારે પેલા કહ્યું ના તું ઘસ ઘટાટ જાય અવાર માં દહીં ચોથલા થશે પણ પેલો અકલવાર મને આમ ના કઈ આવું તો હતું કે કઈક જોવું પડે કરવું પડે તે રાતે છો તે દહીં માં જોવા ગયે થયું ના થયું થોડું દહી બગડી ગયું ડખો થઈ ગયો બુદ્ધિ છે આવું કરાવે ત્યાં આજની રાત બુદ્ધિ ને કે કાલે બપોર જમવા આવજે આજની રાત દાદાનું ત્યાં કે કરવા દે છે મને રોજ ને ને તમે તો એટલી વાર કાલ બપોર જમવા આવજે પછી કાલથી નહીં જોવું તો વાંધો નથી પણ આજના દાડો સમજો ને એટલું કરજો આવે સમજવું ને બુદ્ધ ને કેવાનું કેસ માં દેખાય એટલે એટલે આપડે કોઈ મત ના રહે આપડે વૈદાન મત કે શૈષ્ણવ મત મત કે જૈન મત કે કશું રહ્યું નહી આપડે મતા રહ્યા હવે આપણે આત્માથી થયા સ્વધર્મ થયો કેવું બધા પરમ એટલે મુસલમાનોમાં આપડે કોઈ પગ નહી આપડે બધા બધા જનવર ના આપડે બસ થઈ ગયું આ બેન બોલાવે છે ેશન છે પોતાના કર્મો પોતે પાછળ કે પોતાના કર્મો પોતાના કર્મો પોતે જ ભોગવવા પડે કે પોતાના કર્મો આવે કે બીજા ભાવ માં કે આ ભાવ માં કઈ સુખી કર્મ કરે તો આજ ભાવ માં આવે કે તમને સમજાવું આવે એ બઉ ઝીણી વાત છે સમજવાની જરૂર છે શું अपने वे वाल सुनने तू चोर तू चोर आप रिवाज आया अपने जु कर आप कह तू राजा तो आप राजा कहें એવું આ તમારું જ પ્રોજેકશન છે આ બો માં ભોગવ પડે હવે ખરી રીતે કર્મ અત્યારે તમે જે ઉભી રહ્યા છો તે પુરસાદ તમે જોઈ લો અત્યારે જે પરિસ્થિતિ માં છે એ પુરુષાર્થ કરીને ડેવલપ કરેલું કેવાય ને ના પણ પુરસાદ શું કરેલું તમે આખા દિવસ નું પુરસાદ કશું કરો છો તમે वर्ल्ड एक पर समझी सके वस्तु नहीं क्या नही समझवा देश देश स्थिति थी शु क શન લાઇન આવે તમને સમજાવો ડિમાર્કેશન લાઈન કોને પ્રારબ્ધ કરવામાં આવે એમ એક મા પ્રાણાયામ કરી પદ્માસન વાળી અને ધ્યાન કરતા હતા